આ બધા શિક્ષણા આપતા ને શબ્દ થી બિલીફ થી એ બધું પામ્યા પણ તથ પામ્યા નથી અનુભવ થી નથી પામ્યા શું કયું અનુભવ થવો ઘડી છે